અત્યારે આ વંચાય છે આમાં અત્યારે વાંચ્યું ને તો આખે જે વંચાય છે અને તે જ પ્રમાણે શબ્દો નીકળી રહ્યા છે બે નું કનેક્શન શું છે ચંદ્રકાત બધી કે ભગવાને કહ્યું <danses> <Haw -owej> હોય છે પણ વાત છે રાખજે છે રાત કોઈ પ્રતિદિન એવું છે એક થી ગુવા સુધી નો આંકડા આવડતા એક થી સુધી નો આંકડા આવે ત્યાર પછી એને આકડા કરવા આવે શું થશે દે આવે બોલવાની ક્રિયા એટલે પેલું વાંચતો હોય તો વંચાય છે અક્ષરો એ પ્રમાણે નીકળે છે વાણી અને અંદર સ્વીચ પડે છે એ ત્રણ ત્રણેય નું કનેક્શન કેવું હોય છે અંદર પારદર્શક ઉદા થતા ના પડે પારદર્શક ના દે નહી માણસ તો એ ત્રણેય નું કનેક્શન શું છે ત્રણેય નું કનેક્શન અંદર શું પ્રક્રિયા થાય છે પછી સમજણ પણ પડી જાય કે બોલવાનું જુદું છે પણ વાંચવાનું પણ જુદું છે સમજાય છે પણ જુદું પણ ત્રણેય મગફળી ઝીંગો હતી ખાલી પણ અંતસ્કરણ નું કાર્ય કેટલું અંતસ્કરણ માં કોનું કોનું કાર્ય તમારે વાંચવાનું સમજવાનું બોલવાનું એમાં અંતસ્કરણ માં કોનું કોનું કાર્ય તમારે અંતસ્કરણ માં કેવી રીતે પ્રસારણ થઈ શકે તો વાંચવાનું કોણ છે વાંચવાનું કોણ છે અક્ષરો વાંચવાનું કોણ અંતરકરણમાં વાંચવાનું એ બધા કેટલું કામ સીધા જ રે તો વાંચાય છે પછી તો કોઈ નો મતલબ છે કઈ સમજમાં મને સમજાડી એકઉ તેલક ઓલવી હાલે તે સરિયા કબરો જ કરવા હે બ્રહ્મ કા રંગ કા કમનસ કરે મારો મને વિદુ કહીને બોલ ધારણ કરી નાખેલું ધારણ કરી નાખે કામ ધારણ થઈ જાય વાંચન થતું હોય તો શું કેવાય ભાગ બજેન્ટ <test Springs> લિંક તેની છે દરેક અવતારમાં એને જે ઈચ્છાઓ થાય એમાં શું જ પડે જે ઈચ્છા થાય શું જ પડે જે આગળ શું છે છૂટો